આવું મોટા માણસ આવે પડેલો હોય સત્સંગ ની સેવા જબરદસ્ત હોય તો આવો સાની બી દીકરી આપી પચીસ હજાર રૂપિયા